ન મારે પણ આવતીલા બ નથી મળતો ત્યારે અત્યારે અમદાવાદ મહાત્મા હું સોના બટા વટાઇ ખાલે પછી મારી ભૂલ નો क्या नीचे तारीक, तारीक पंदर नाना सुंदर सवाल मृत्यु पी चौरासी लाख मेरे जेवाचार કરવાનું સ્ત્રી છે હક ની બહાર બધું કરવું એ બધું જ જાનવર વધવાનું અને અખનું હશે અખનું છે તે મારું સ્વા છે થોડી ઘણી ભૂલ થઈ છે જાનવર તો પછી મનુષ્ય પણ હલકો મનુષ્ય ભારે મનુષ્ય નહી થાય તો બહુ સારામાં જો આદિવાસી લોક શું કે છે એના જોઈ લેવાનું જો એ તમારી ગતિ પાછળ વાનગી ને જવા દો નામ એટલે રાક્ષસ માં એટલે નરગતિમાં શું જવા દે ને ત્યાંથી નરગતિ માં સુપર હ્યુમન મનુષ્ય માંથી મનુષ્ય થાય નહિ મનુષ્યમાં તો મનુષ્ય જે લોકો કે છે ને તેનો આ દાવડો છે એ શું કે છે મનુષ્ય હોય જો મનુષ્ય જન્મ્યા કુતરું ના આવે આમ કે સ્ત્રી મનુષ્ય હોય તો એને મનુષ્ય કુતરું કે ગેડુ ના આવે એ તો કાયદો છે પણ બીજા આ વિચારો કરીને પાછળ વિચાર કર્યો હોય ને એટલે ફરી મનુષ્ય જન્મ પેટમાં આવે જ નહી એટલે યોની એની બદલાઈ જાય છે આ ઘર દાનવરને યોની માં ચાલ્યો ગયો સીધો વારે ની પૂછવા કરવા નહી કોઈ કોઈ વચ્ચે ભગવાન હાથમાં ઘતા જ નથી આમાં તમારો જ હિસાબ છે આ ચોક્કસ કરી આવો આ જાનવરની હોય શું કે અહીં જે દેવું કર્યું ગુના કર્યા દેવું કર્યું ગુના કર્યા એ દેવું ભગવા પૂરતું જ જાનવર માં હોય છે કઈ કાયલ માટે જાનવર જવાનું નથી હોતું એટલે જેટલું દેવું થયું ને પચાસ વર્ષ નું બધ નું એટલો દંડ ભોગવ અહીંયા કરે એ કઈ ચોળીસ લાખ હતો નથી આ ચોળીસ લાખ તો બીવડાય મારે લોકોને મારી નાખ્યા ચોરસ લાખ યોજે પણ એ તો ધીમે ધીમે ડેવલપ કરતા કરતા મનુષ્યમાં આવે અને આવ્યા પછી કઈ એટલું બધું ભય રહેતો નથી ખરી પાછું માણસ જ થાય દેવું વળી ગયું માસ થાય અને ક્રેડિટ વરી ગયું યાર દેવ લોકો જાય એ ક્રેડિટ વરી જાય તો પાછો અહીં અહીં હોય આ ક્રે દેવું અને આ લોકો ડેટ ના થયા જીટ પૂરી થઈ નહી આવે ડેવિટ ભોગવી લીધું નહીં આવે આ મનુષ્ય એકલા કર્મ કરી શકે એમ છે આ જાનવરો બાર બધા કર્મ ભોગવી રહ્યા છે કોઈ જાનવર કર્મ ભરી શકે નહીં સાપ કહે કર્મ ભર્યું ના કહેવાય કર્મ તૂટ્યું કેવાય બાળો છે મારે અને કોઈ મારી નાખે તો એ અંદરનું જો સીધું હોય કે બઉ ખોટું થાય છે બઉ ખોટું થાય છે તો પેલા કર્મ મુક્ત થયું રવું રવું કર્મ ખોટું બંધ નહી મનુષ્ય મારે છે કરો અને છે શું ભાવના છે તે ઉપર આધાર રાખે તમારી શું ભાવના છે તેના ઉપર આધાર બીજા દેવ લોકો ની ભાવના હોતી નથી જાનવર નથી હોતી એટલે બધા હકદાર નથી ફક્ત હિન્દુસ્તાન ના ભારત દેશના લોકો છે હાલ અમારે છે ત્યારે મોક્ષ માર્ગ મળી જાય તો મોક્ષ ઘણો ઘણો કપરી વસ્તુ માર્ગ જ મળવા મુકતો પણ આ લોકો ને અધિકાર કરો હિન્દુ પુનર્ધર્મ ને સમજવા ના આવે ત્યાં સુધી બીજા કોઈ અધિકાર હોતો નથી એટલે મુસ્લિમ હોય બધા પુનર્ધર્મ નથી સમજતા અધિકાર પુનર્ધર્મ સમજ્યા પછી હું કરતા છું અને મારે કવું બગો છું ચાર પખીને મોકળો દી ગઈ થાય ને આવડું કર મેં ફાઈનલ ગઈ એવું એક ચાલે કે જીવન ચાલે જન્મ ના કર્મ ના આધારે એનું જીવન જણાય છે એ રાખી કરે मनुष्य कर्म लैमे जीवन कमा कदा ना फौजी पड़े तेज फॉजी हूँ કારણ ઉભો થાય છે પશુ તો કઈ કાર્ય કરતા નથી એનો જ મનુષ્ય માં અવકાર પ્રાપ્ત થાય છે પશુઓ તો કોઈ કાર્ય નથી પશુઓ તો કોઈ કાર્ય નથી मनुष्य उतार क्या प्राप्त करता जरूर है मैंने गुनो करो होने चार वर्षा थे तो कार्य कर छूटी गो सजा भोगी लीजिए सजा खाली આ દેવ દેવ લોકો દેવ લોકો નજર કેદમાં છે મનુષ્ય સાદી કેદમાં સાદી કેદ અને આ જાનવરો સખત મજૂરી ની કેદ છે અને નર્ક એ આજીવન સક્ત મધુરી એ નિણ વાળું શાંતિ ને આ જાનવર ઘણી વાર શાંતિ હોય સખત મજૂરી જોડી શાંતિ જ ભાઈ પણ નર્ક જાય જરા એક જાણવા રહી જન્મ એ પહેલી ના લોકો ને સબક માં આવતો નથી જવાબ ને આપડા લોકો સમજાવે છે કે આ બધા ભાઈઓ છે એક જન્મેલા છે एक छे पास छूल छो रुपया कमा गरीब ना छोड़ो एक चूकी मूकी थी जाए बदाय लोग આપડો હિસાબ છે તો જન્મ થયો આદિવાસી ને તો જન્મ થયો રાજા ને તો જન્મ થયો જન્મ થતા પહેલા કોઈ કાર્ય કઈ કરેલું હોવું કે ભગવાન નો પક્ષપાત છે શું છે ભગવાન તો માર ચાલતા જ નહીં ભગવાન લાઈટ બધા પ્રકાશ આપ્યો છે તમારી જવાબદારી પર જુઓ પ્રોજેક્ટ તમારું છે વાવ હોય છે તે વાઘ માં ઊંઘા ઉતરી પછી આપડે તમે બોલો વાઘ ને કહો તું ચોર છે તો વાવ શું કે છે તો તું રાજા છે એવું કરે છે બસ આ બધું તમારું પ્રોજેકશન છે તમારો હિસાબ છે ચોખ્ખો વ્યવહાર રાખતો ચોખ્ખું આવશે વ્યવહાર અને મેરો વ્યવહાર મેરો આવશે આખા આપડે દબાવ્યું હોય તો એને તો જમણ હોય તો આપણને કઈક મોકલે પ્રસાદી પણ આપડે મોકલે પૂર્ણ જન્મ આ બધું જાત જાત એ દેખાય છે તે ઉપર થી નક્કી થાય છે અરે ભણેલા ઇંગ્લિશ ભણેલો છો તો પુનઃન્મ ઇંગ્લિશ માં આ તો ભગવાન વર્તી છે કે માણસ નહીં આ જે માત્ર નહીં ઇફેક્ટિવ છે રાતે ઉગી ગયો હોય એમ સારી વધી ગઈ તો પછી ઓળવાનું ખોટ ખબર પડી એટલે ઊગી ગયો ને કઈક ખબર પડી જાય ખબર બધું ખબર પડે ને મરમ કરવું મૂક્યા તો નરમ છોકરા રડે બે વસ્તુ છોકરા મરમ કરવું મૂકીએ તો રડે અને મૂઠ્યું મૂકીએ તો હે એટલે આ ઇફેક્ટિવ છે મનમાંથી કયા મેં કહ્યું છે ખાતરી તને કરાવું કે ગાય ને ગર્ભાશય ઉપર ધીગડું વાર્યું ગાય અને તેનાથી નુકસાન થઈને હોલ પડી ગયું અને તેને બચ્ચાની આગળ બહાર નીકળી ગઈ દોરો કાગજ પણ બહાર નીકળી હશે પછી લોહી દીકરા જ કરે ને બંધ ના થશે તો એટલે ડોક્ટરો લોહી બંધ કરવા માટે મથાકુર કરી મિશન ના હોસ્પિટલ ના ડોક્ટરો એ પણ બંધ ના જ થયું આગળ લગાવે પણ એવી થઈ જાય શું કરશે કોઈ અત્યારની પેઢી છે દસ વાર કે છે તો બેસો ભાઈ શું કરી રહ્યા ખુશ ડાક્ટો ખુશ થઈ ગયા પછી આમ જોઈ લીધું બહુ ગરમ નથી ને આમ જોઈ લીધી અને બે ફેક કે આલા કેટી દેડુ હવે ની એલે મેક છે કેલા એરે પોલવાં સડે પડી ગઈ એલાય ફેક છે તો ચાને કબૂલ કરીશું સકા નકી ફેક પોજીટિવ ડર હોય કરું ના હોય કે તમ કોડી કે કરે આ તે કોડી દે ફેક ફેક ને કોડી કોડી ફેક ફેક ને કોડી ની જા ખરાબ કરે મુક્ત થઈ જાય માણસ મોક્ષ એટલે સર્વસ્વ દુઃખ થી મુક્તિ સંસાર ના દુઃખો થી મુક્તિ એનો નડે નહીં આવે નઈ અને આ ભાવ્યું ને નિષ્કામ કરવાનું એટલે શું થઈ ગયા છે નિષ્કામ કરે પૈસા ની ઈચ્છા ના રાખે ખેડૂત ખેતીવાડી કરવા જાય તો ભર ની આશા રાખે ના રાખે એટલે ફળની આશા રાખે રાખવાની બધી આ નિષ્કામ એ તો જ્ઞાની પુરુષ કરી શકે છે નિષ્કામ એટલે આગળ નું કોઈ પણ જાતિ કામ કરી છે એવું કેવા મારે શું કેવા મળે છે આ ગઈ સાત થશે ગઈ સાત જશે વરસાદ નથી પડે ના પડે એવું લઈ ગયા છો કે નિષ્કામ જ્ઞાનીકૂટ નહી કે પોતાના જ્ઞાનીકૂટ નિષ્કામ કર્મ એટલે નવા કર્મ ના બોધે એનું ના બોધે એનું કરું કર્મ કરે પદ ની આશા અલગ હતું મોકવી દેવા માટે આ જાનવર બધા છે ને તે બધા નિષ્કામ કર્મ કહેવાય पड़े भूलबीज ने बदला भूल बीजे भूल भेजे आप बंधारण थे शरीर <coughs> नुक तना पड़िया मूल बीज आपने धारण करता करता अच्छे हाजर अतर मूल बीज एक्तनी पेपर જ્યાં સુધી બંધાયેલી છે સંસારિક ઈચ્છાઓ છે ભૌતિક ઈચ્છાઓ છે ત્યાં સુધી અને આ સંસાર નો સુખ નથી અને આ સુખ કલ્પિત છે એવું માનવામાં આવે અને મારા આત્મા સુખ છે સનાતન તેવી જો શ્રદ્ધા રહેશે પોતે નવી ચેતના રૂપ છે આકર્ષણ છે આ જે દેખાય છે નાના નાના મોટા ભગવાન ઓર ઇનવિઝીબલ નોટ ઇન ક્રિએશન આ મનુષ્ય બનાવેલી ચીજ નથી કુદરતી બનાવેલી ચીજ એવું મનુષ્ય ને બનાવી છે આ પાણીમાંથી આખું બ્રહ્માંડ થી કરેલું પણ આ ક્રિયર બાકી રાખો રાખો ને વધો નથી આત્મા વસ્તુ શીજ છે ભાઈ હમ તો કઈ ને એટલે ખોટું જ્ઞાની તેથી આપણા કે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ ભલે કેવાય કે જે દેહ ના માલિક ના હોય મન ના માલિક ના હોય વાડી ના માલિક ના હોય માલકી પણ ના હોય તો એ જ્ઞાની પુરુષ કહેવાય શું બધું જ્ઞાની પુરુષ મારીએ આપણે તો માલકી પણ એટલે માલિક હોય તો સંજોગ મળે જ ના મળે કઈ જ્ઞાની પુરુષ એ માલિક ના હોય જ્ઞાની પુરુષ બુદ્ધિ ના હોય બુદ્ધિ ના હોય કેવું એ બુદ્ધિ ના હોય આખું જગત બુદ્ધિ વાળું બુદ્ધિ નથી અમારા માં આ બોલે છે મને ક્યાં તગત બોલો છો કોણ બોલે તમને શું લાગે છે કોણ બોલે છે સરખાવાદા છે અને તમે બોલ્યો અહંકાર હોય ને ત્યાં બોલે એમ ના કેક હું બોલ્યો સારું બોલ્યો કેવું સરસ બોલ્યો ખરાબું કરું નથીવું છે તમારે પાંચ વર્ષ વાર વર્ષ પછી કોઈ ચિંતા થાય નઈ ભૂપાતી નહીં હેરાતે રસ રોટલી ગાયા કરો કોઈ કુશના હું કઈ ગયેલો બધું કરું કોઈ હશે એમને જમવા દે પણ મમતા ના આવે એમ જમવા દે મમતા તમારી આપેલી થાય લઈ લો પ્રસાદ પ્રસાદ આપડા લોકો પ્રસાદ લે ખરા આપડાસાદ ખાતો આવડે છે શું છે એટલે માય નેટર તમે દુધાબી દીધા આવ્યો અને ગમતો હોય તો અંગ્રેવા દેજો ચાલ એવું એમ સમજ દિવસ રાત થયા દિવસ રાત જેવો ફેરફાર થયા જ કરે આ કરો ભાઈ કરે નહી કરે નહીં તમે કૂતરો અહિયાં વટાવ્યું હોય ગાડી રીતે પછી બધા કે કલ વર્તી નથી વિચારે બધા માણસો કરેલી રામાયણ માં નક્નું છે કે કલુ ની અંદર એટલા બધા સંપ્રદાય મહાત્માઓ નીકળશે रायण ऐ लख्य कयुग मा साधु सतो महात्मा कहते लोग બેભ્રમ થઈ ગયા છે એટલે લોકો વધારે બેભ્રમ થઈ ગયા છે એવું જ કહ્યું કે એમનો પ્રશ્ન એમ છે કે તો પછી સાચા કાજુ ઓળખવા કઈ રીતે એના અંકારિક નો દબાઈ લેવો છે કઈ ખુશ થાય સ્પર્ બીજું કહીએ પણ બીજા વિચારો ના હોય છે જ્યાં લક્ષ્મી અને સ્ત્રી ના વિચારો છે ત્યાં સાધુ બોલ ના કહેવાય બેન એમ છે લાવે જ ના મારે બાકી સાધુ એનું નામ કેવાય કે આપે સાધુ એને લક્ષ્મી અને સિંહ ના વિચાર ના હોય અહંકાર હોય છે ને અહંકાર હોય સાધક છે કપડું જીધી વાંધો આ તો બધા હા કરવામાં આવીને બેઠેલા છે કુરતી કુરતા શિષ્યો બંછાઈ જાય છે સાધુ તો ક્યારે આપને આમ મનમાં હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય એમ આમ સાધુ કેવાય શું કરું આ તો માથે પડેલા બધા લોકો મારી નાખે પોતાની લાલચ મારી હાર હારા હોય પણ ખરાબ ભેગા હાર ભાઈ સારા ઓછા એટલે ખરા વધારે એટલે પાપડી ભેગી થઈ ગઈ થઈ સારા આવતા આવે બરોબર ને લોકો ના મેળા સુધી આવશે લોકો ના વિચારો સુધી આવે એના દાખલો એના કઈ ચિહ્નો દેખાતા નથી હતું ના ચિહ્નો પૂરા થઈ ગયા છે એ તો ચોતેર ની સાલ માં લખેલું છે પુસ્તક આથી નવું કે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે બે હાજર પાંચ માં એકવીસ જ રામચંદ્રાયણ ઉ કેવો ઉભવા મળ્યો છે કેવી દશા હતી આ સુરત જિલ્લાની આ બધા જિલ્લા માં કેવી રચાઓ હતી ચાલુ ક્યાં ફેરફાર થયો પેલા તો ધર્મ વાત કરીએ ની खावा खावा हज इजार्ट हज तो मैं लगे मैं यू लगे हजु शुरुआत थी हज तो शुरुआत शुरुआत तो लगभग दस वर्ष દસ વર્ષ થી શરૂઆત ધમધકા થઈ રહી છે પણ હજુ ખરી શરૂઆત દેખાશે નહીં એ સૂક્ષ્મ માં થઈ રહી છે અસર બહુ ખરાબ એવાની ને तो छे, छे, दुनिया हर तार बड़ी वस्ती है मार बेहद आत्मा क्या जैसे आत्मा क्या जसे? કઈ જવાના આયા તા જાનવર પાસ થયો એટલે બધા ગુણો ગાય ને એટલે બધા પાછા જવાના છે આ આ બોંધી કરીને હિન્દુસ્તાન બધું મજૂરી કરી અરે બોધી स्त्री भोग बड़े भोगित बनाना फटाकड़ा फोड़ ना अमेरिका वाला रिया वाला पर तो अपन बहुत असर थानी फटाकड़ा बहुत असर आप जियान करे આપડા હેરાન કરશે પછી આપડે કુદરત બહુ હેરાન કરશે ધરતી કંકો દરિયો બહુ ઉદલાસ છે દરિયો ઉદલા છે આમ એવું છે જ કે કુદરત કોઈને હેરાન નથી કરતી તો કુદરત હેરાન કેવી રીતે કરશે न्याय कर दंड मा, मा दी है करती हिसाब से कनुष्य के जीव ने है કોર્ટ એમાં ઘટપટ્યો છે અને અહી તો બિલ હા કરે એટલે ગુનેગાર ને ઉડાઈ જવો અને બિન ગુનેગાર ને બતાવી બસ એ મુદતનું કુદરત નું કામ થયું ગુનેગાર ને બિલકુલ ખરાબ પરંપરાગાર ને બતાવી દો સમજ આ કુદરત ના ન્યાય નીતિ નિયમ એટલે કુદરત કરી રહી છે નિરંતર ન્યાય મળશે એ જ ન્યાય જી કે સાત વર્ષથી ધ્યાન મારો અગર તો આને પાસે ચડાવો એ ન્યાય ગણાય પણ પેલા પહોંચી ગયો ધનારો માર્યું કે બરોબર ન્યાય કરો એને અન્યાય ના કહેવાય એને એના ખીલા આપડે ભાવ સત્યા નાખી વાય છે એટલે આ બધું થવાનું છે આપડે આ ધર્મ કરવાની શરૂઆત કરી દો સમજ ઘઉ ની ગુણ્યા માં પેલા અડધો ટકોટલા બધા કોંકરા હોય છે તો એ ઘઉની ભૂલ કેવાય કે મુંબઈ એક શેઠિયા શું કર્યું કે બે બોગી ગુણ્યો ગુણ્યો ઘઉ ની અને એક બોગી રેતી બધી ભેર કરીને બધા કોર્યા હતા બોલો હવે આપણા લોકો છે ને તો કહેવાય ઘઉં ને જ કેહવાય કે ઘઉં વ્યા નહી વ્યા કોકરા વ્યા કોકરા અને કે છે એવું ઘઉ વહેણું એટલે ઘઉં અને કોંકડા એ કુદરત બે સુધા પાડી દે છે કોને ઘઉ ની ગોળે ફરીને આવે એ મટ્ટી બોંધે છે અને ઘઉં ઘઉ અમદાવાદ ના પેપર વાળા પૂછ્યું घऊे बच्चे को घऊे भ्रष्टाचार पर भ्रष्टाचार पर कोकड़ा है अरे भ्रष्टाचार परव पड़े ये घऊ है તમને કરવું કરાવડા ગયા વર્તી માં ઘઉ ને કંકરા જુદા પડે સારું ને તમને કે હા ભાવ આટલા બધા ભક્તિ કરવી સેરી છે બીજાઓને કરાવી ઘણી કઠિન છે शु जुदा जुदा गुरु कर न खोटा जो गुरु बीचा बदा भेगा नए युज खोटी बात बधे ना ગમે તેટલા ગુરુ ને હોય શિષ્યો બધા ભેગા થઈને પણ એક જ વાત હોય ભક્તિ એટલે ભગવાન એક છે ગુરુ ઘર ના હોય એટલે જુદા જુદા જે વારા પાડે છે એને એમના ખેતરા બનાવી દીધા અને શાકભાજી આજ ને ખાઈ બધા કરીશું બરોબર એટલે હવે ખેતરા થવાનું છોડી દો બધું અને ગુરુ કઈ ઘેર જાવ બહાર એ ઘર સંસાર ગયા જઈને એવું કઈ દેવું આપડે કેવું કરે ના બઉ સારામાં સત્સંગ થાય પોતાના ભેગા કરીને હવે બીજું ત્યાં પૂછ્યું છે સંસારમાં સર્વ ગુરુઓ એક જ આત્મા ની ગાથા ગાય છે जुदी जुदी रीते गए जो वही सकता लोग अंदर सत्ता गैर मार्ग दौड़ा अच्छी सके साथी सब आन पूछे थे સમજાવ્યું તમને હા જુદા જુદા હોય છે એનું કારણ શું કે પેહલા ધોરણમાં તરફ જુદ પેલું ધોરણ બીજું ધોરણ બે ના રીત જુદી હોય ને હોય ફરી અમર ને પેલું બીજું ધોરણ બધા રીત જુદી જુદી હોય ને એવું આ જુદા જુદા રોગ જુદી જુદી એ પ્રમાણે જુદી જુદું હોય પણ પૈસા ના લાલચુ ના હોય અને સ્ત્રીઓ નો લાલચુ ના હોય બઉ થઇ ગયું એટલે અહીંયા આગળ સુરત મને કહે છે મારા ગુરુ એવું કહ્યું છે કે તારું બધું ખેદાર મેદાન કરી નાખીશ એવું ગુરુ એ કહ્યું છે તો મારે શું કરવું કે પેલા ખેદાર મેદાન કરી છે કે એ ગુરુ જ ન હોય એ કહેનારો એના કરતા એ તો મિયાભાઈ જ કોઈ ને આપડે મિયાભાઈ એમ કહી